શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સમ માર્ચ બે હજાર ચાલીસ ના પોષ વરિષ્ય નું આધાર મુજબ મથ ચાલુ શ્રી નારાયણ આય નમો નમ હરિ કૃષ્ણ આય નમો નમ પૂર્ણ પુરુષોત્તમ નમો નમ સ્વય શ્રી કૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર છે છે અને જો એ શ્રી કૃષ્ણ અને જો એ શ્રી કૃષ્ણ ભગવાન નિર્ગુણ નહીં કરે અને શુદ્ધ સત્વાત્મક કહે છે તો તેને ભગવાન પૂર્વા પર સંબંધ ની ખબર જ નથી અને તેની વિશે મોટો અદ્વૈત બ્રહ્મ ને માનનારા જે હોય ને એ શ્રીકૃષ્ણ ને શુદ્ધ સત્વાત્મક કહે છે મનુન ને શુદ્ધ સત્વાત્મક અને નિર્ત ઘણા હોય પણ મુખ્ય જે સિદ્ધાંત છે અદ્વૈત માનનારા એક જ બ્રહ્મ છે શ્રી કૃષ્ણ પછી કોઈ અવતારો દેહ થયો પછી એમ એ લોકો નો સિદ્ધાંત છે એના ગ્રંથો જ સિદ્ધાંત છે એ સામાન્ય જનતા સમજી ન શકે અથવા એનો પ્રચાર છે એટલે મહારાજ નું ઈ બનતું નથી મહારાજ એમ કે છે કે જે આવા સર્વેશ્વર પરમાત્મા એને શુદ્ધ સત્વ કેમ કહેવાય સત્વ તો માયા નો ગુરુ છે એમ નો કહેવાય ભગવાન શુદ્ધ સત્વ કઈ એટલે આ જે ગુટિઓ સાથે કરી આ દંતિ મા આ કયા બધું આવે છે ને એટલે એ નિર્ગુણ બ્રહ્મ નો એટલે અશુદ્ધ સત્વ છે એટલે માયા નો થોડોક ભાગ પેલો આવ્યો શુદ્ધ આવ્યો અશુદ્ધ નહી એ આ ભગવાન નો ઇરાદો નથી ભગવાન ને માયા હટતી તો ભગવાન કેવી રીતે ભગવાન ને માયા હદે જ નહીં કૃતકાક્ષ નામની વનસ્પતિ છે કૃતકાક્ષ ગમે એવું ગંધારું ગમ એવું મલિન પ્રાણી હોય એમાં જરાગ જો પડે એટલે આછુ દૂર થઈ જાય પાણી એટલે એના બેલ ને કાપી નાખ કાણી ના રહે પાણી થઈ જાય તો ઈશ્વર એ માયા આવે અને માયા એના અડી જાય તો ઈશ્વર કેમ કેવાય કેવળ અદ્વૈત ને માનનાર લગભગ આપ એ શુદ્ધ સત્તા એમાં વૈષ્ણવો પણ એ છે પછી કઈ છે એટલે ભગવાન ની માયા જરા કડી જાય છે એવા ભાગ માં વાત છે ઈ તો આપડે બધા કહ્યું સ્વીકારી છે પણ ઈ એને અડે નહિ સ્વીકારી વ્યવહાર વ્યવહાર શબ્દ છે ને એ શંકરાચાર્ય ઈશ્વર ની સાથે વ્યવહાર શબ્દ ન ચાલતી આપણે આપણી આપણી ભાષામાં આપણે બોલીએ તો વ્યવહાર નો વાંધો નથી કારણ ઈ ઊંડા વેદાંત ના શબ્દો ને આપણે સમજી શકતા ન રહીએ એટલે આપણે વ્યવહાર ય બોલીએ પ્રપંચ બોલીએ બધે બોલીએ પણ જો વૈષ્ણવ છે એટલે વ્રહ્માચાર્ય ને એનો સત ચિત્ત અને આનંદ એક બ્રહ્મ ના ત્રણ પ્રવાહ પ્રવાહ સત રૂપે ચિત્ત રૂપે અને રૂપે આનંદ રૂપે રહ્યો એ પોતે પોતે નથી સત પોતે નથી એમાંથી જ થયો પણ માયા નો ભાગ એ સત્ય આત્મચૈત્ય સનાતન વૈદિક સિદ્ધાંત પ્રમાણે એમાં બ્રહ્મ નો જો ભાગ હોય ને માયા બનતી હોય તો બ્રહ્મ માયા રૂપ બને કેવી રીતે જો આપડે બેઠા નિષ્ઠાના કુંડ માં નાવાનું હોય તો ભાવિ થાય તો આમ થામ નિષ્ઠા રૂપે એટલે ઘણા તર્કો વેદાંત માં છે પછી નિર્ણય કર્યો રામાનંદ નો સિદ્ધાંતે છે કોઈ પણ હો ભગવાન નું શરીર છે ભગવાન પોતે નથી આપણે આત્મા જ્ઞાની છે શરીર અજ્ઞાની છે આમાં શુદ્ધ સત્વ જે લખ્યો એ લગભગ બધા સંપ્રદાયો એમ માને છે એમાં વલ્ભાચાર્ય જે માને છે એના કરતા શુકરાચાર્યુ બીજા ભાગ માં એ શું કહ્યું છે જ એક બ્રહ્મ એક બ્રહ્મ છે એમ પાછું નો બોલાય તો બોલો તો મુખ્ય માં જાય બહુ જ એના પ્રશ્નો છે બને બ્રહ્મ છે કેવું છે સત એટલે શું સત ગુ યુક્ત હોય તો સત્ય હોય ને તો ગુણે એટલે અસત્યુ અસત્ય નથી પણ છે શું તો અસત્ય નથી બસ નથી એમ કે નિષેધ રૂપે વર્ણન કરે આનંદ કરો એ બ્રહ્મ જેમ એક નદી હાલી જાય ને ત્રણ પ્રવાહ થઈ જાય ને એમ ત્રણ પ્રવાહ થઈ જાય પ્રભાઈ તારે પાછળ ભેગા થઈ જાય હવે એની માન્યતા કલ્પનાઓ પણ શોધન કરતા કરતા શરીર શરીર ભાવ આખો કર્યો છે એ પ્રમાણે નરે બ્રહ્મ પોતે થાય બ્રહ્મ ને જાણ ભાવ થાય પણ દીપડ એમ બહુ જમારી પગટાયું છે મારી ઉંમર હશે ને નાની આવડા ને દેખીએ તો રાજી થાય નાના સંતો એ બુ છે બપે મને બધું દેખાતું હોય છે નામાં નથી પણ કરે સાથી ન કરે ખબર આ મને દે આવીને હુંજી ભાઈને કોઈ રૂપમાં મળતું નથી અલીબબું હુંજી ભાઈ મેઠો છે ઈને દયા કરે સૌને 얘ને રોકવાની તાકાત મેં ઉદ્દી ગઈ કોવી વાત એની મધી અંધરી હતી એક તેલુ નદી હતી મંજે ભાઈનો રૂપ અમે કાઈ નથી રાખું મંજુભાઈ હું નથી એમ માની અને ખરેખર નાની ઉમર પ્રમાણે જો ગમલા માં શું બિચારા ને કાલે ખબર નબર નો અનુકૂળતા હખી નો ખેલવાય કેવી રીતે આવે આજે દેખવા મળે નહી અનુભવ કરવાનું ના મળે આમાં વાત કરનારો ન હોય ઘણી વખત વાત કરું છું માણસા નું મંદિર કરાવી હતો એ વિચારો લઈ ને ફરે ભાઈ કોઈ વાંચી દો ગામ આખા માં ફર્યો પણ કોઈ વાંચના પછી એક ખોજ વા છોકરો બેઠેલો તો તું વાંચ નહી તો હું ભણ્યો નથી બાપો આવે તો વાંચે ચોરે આવ્યો ત્યાં દરબાર બેઠેલા હું આવ્યો બાપુ આ કાગડા ઈમું છે હવે ઓ પણ તમને કેવાય કે નવાય વાત કરવાનું ગામ નો એક પત્તું આવ્યું છે પત્તું પણ હવે વાંચનારો છે પણ ઈવડાય ને દરવાજે બોલાવો તો હાલ હું દરવાજે આવું તો હું દરવાજે ગયો બીજો છોકરો પેલા મેં આપવો છે બેચરો આમાં મમ્મી દો કરવા શું છે બેચરો ભાઈ અરે મને ભાઈ તમે કહો ભાઈ તો પછી મને કા કાગુ આવ્યું છે પણ હવે કોઈ ઉકેલ તમને વાંધો ન હોય તો મૂકી મૂકી દે જેવો કેવું છું દુષ્કાળ કેવા હોય આ એમાંથી અમે સાધુ થયા ગમે તો આજે કોલેજ માં ભણે કોઈ મેટ્રિક પાસ થાય કઈ કરે ભગવાન ની ગરમ ભાગવત છે ભાગવત માં શોકો આવતા હશે નામ આવી લાગી ગયા આપણે મમ્મી કરી હું વિચાર કરું તમને બધા તમારે હારવામાં કઈ જવાબ દેવો આ આ પડે ચૈત ચેતન ભાવન છે સમજાવું એક વખતે મેં કથા કરી હું જરાક જાટા ભાગ માં કઉ એટલે ખુબ શબ્દ એના સંભળાય નો ભાગ હતો પાછો ભરતા ભરતા એને ગામ બધા કે સ્વામી આવ્યા છો જે વાત કરી દેખાતું હોય એની ઉપર ઈ વાતું થતી હોય કે ના અમને ઉદ્દેશ્ય તમારી સામ જ હોય સ્વામી ઓલી રાજકોટ કસે વાત કરી હતી કરી દેખાય ન બાદ એટલે શું નવા મળે હવે એ આપણને આપણને કઈ મળે આપડે આપડે વાંચે જાય કઈ બાધું આવે નહી નિર્ગુણ થઈ ગઈ ત્યારે તે શ્રી કૃષ્ણ ભગવાન ને શુદ્ધ તત્વ આત્મા કેમ કહેવાય પ્રશ્ન જ કેવો નીકળશે મા વસ્તુ અમારી બનાવી જ ન શકે મારી કૃષ્ણ કોઈ બી માલિક હોય નો ગોપીઓ વિહાર કરે તો ભલે જેમ કરવું એમ કરે કેટલા છોકરા ભગવાન ને પાછા થયા એક એક નવી છે એને છોકરો આમ જ થાય એને નક્કી કરી દે છું છોકરા પોતાના હોવા છતાં બધા મરવી નહી હવે સુધુ કહેવાયું સમજ વિહાર ગયો અર્જુન ને બધી પ્રતિજ્ઞાઓ કરી કારણ કે અર્જુન પાસે એ પ્રતિજ્ઞાની શક્તિ નતી અને દુષ્પના બાણ મંડ્યા આવું અવતારો ધારણ કરી પુણ્ય હોય એ પુણ્ય ના ભલે કરીને અર્જુન નું એને અસર ન કરો અને મે <laughs> <laughs> નિર્ગુણ છે માયા નો સંબંધ એની ઉપર અવાજ નિર્વિકલ્પ નિશ્ચય ભગવાન ના નિશ્ચિત બે પ્રકારના ને સવિકલ્પ ના નિર્વિકલ્પ હવે સ કેટલી જાતના નિર્વિકલ્પ એક ઉત્તમ ભેદ સવિકલ્પ માં નિર્વિકલ્પ તો જે ઉપર છે સવિકલ્પ નો ઉત્તમ ભેદ નિર્વિકલ્પ નો કનિષ્ઠ ભેદ સમતા અને ભોગતા માને છતા એને સમજે તો કનિષ્ટ ભેદ માં ભગવાન બ્રહ્મ જેમ આકાશ જેમ બ્રહ્મ જેમ સર્વત્ર યાદ રાખી લઈ હતી લોકો આમ ચિત્ર ખરું થવું જોઈએ શબ્દ થી ચિત્ર ખરું થાય ત્યાં શબ્દો છે ત્યાં ચિત્ર થતું હશે અનુભવ ની સાથે મેળવવું ભગવાન મહારાજ ના વિશ્વાસ માં આવતો શું જાણીએ સવલું સમજશે કવડું કે તીખ લાદેસ કારણ કે પાતળી ના અવળું સમજવું એ પણ દુર્લભ છે આ બધું વાત છે ને ભૂલો આપણી બધા એમાં અમુક ભૂલો ઈશ્વર નહી ગણે નહી ગણે એટલે ગણે તો ખરા પણ એ ફાથી આપે ખરા અમુક ભૂલો એની સૃષ્ટિ ની ભૂલ હોય એટલે એને જે નિયમ કર્યા છે એને તમે પાછા નો ખેલી શકો પણ તમારે કરેલી ભૂલો એટલે તમારી સૃષ્ટિ એને માપ ન આપે એ તમારા હક છે તમારા હાથમાં અને તમે ગમ નો સુધારો એવી કઈ ભૂલો તમે ગમે એટલી પ્રાર્થના કરો ને એને ઈશ્વર માફ નથી કરતો તમારા હક માં તમે કેમ ન સુધારી રાધો તમારો તમારો ઈશ્વર ના નો અને નિયમન કરો એને ઈશ્વર ની નાશ કરવાનો આપણો અધિકાર હશે આપણા આપણી એટલી તાકાત હશે એને નિયમન કરવાનું કહીશ છતાં ક્યાંક રોકાણું રોકાણ છે હરી જાય એની મદદ કરે મોરારી તમારા રાગ દોષ ને ખતપીટો અંદર અંદર ની કોઈ જ ઈશ્વર ભૂલતો નથી એ મહાન પણ એ દેખાતા નથી આપણે દેખાય ચાવડા કરે થાય જો ઈશ્વર એમાં માફ ના કરે તો એનું કલ્યાણ થાય કે સંસાર માં છોકરા જોઈના થતા જ નથી કોઈને ઘેરે પાટડે થી પડે ખરું કોઈ બી બનવા શક્ય જ નથી છતા નિર્દોષ હોય મોટામાં મોટી ભૂલ હોય તો રાખો દિવસ એમાં ગૂંચવણ માં ચડ્યો ને આટલું પતગ્ર બાદ ને નિયમન કરવાનો તમારો અધિકાર છે જેટલું બને એટલું રોકો અંદર અંદર રાગ લે છે બીજી નુકસાની કરે બીજા શીખી જાય કરે તેના પક્ષ ભેદો થાય આવડો આની તરફ ને આવડો આની તરફ ને અનેક અનર્થો આપણી સૃષ્ટિ અનેક અનર્થો ને ઉભા કરે છે વિશ્વ સૃષ્ટિ અને છે એને પરખાની લાગતી છે એની કામના હોય પણ આની કામના એને કામના હોય રા એ ગણો જો મારી કરતો હોય કોઈ હક નો લેવા દે એને માયાજી ભૂલી ઈશ્વર ભૂલે જ નહીં એને ભૂલી ગયો એ બોલી લે આપડે પાછા આવે સમજો ભૂલી જા ભૂલી થઈ ગયા છે ત્યારે આપણને ક્યાં એ કઈ મગજ માં છોડે તો પણ ઈશ્વર ને ડેરે નાના થઈ જાય આવડા મોટા થઈ જાય છૂટવામાં મોટા થઈ જાય ન છોડું હોય આને ભાઈ હું તો ન જઈ પણ નીકળ્યા કહી જગત કરે એની સૃષ્ટિ માં ઈશ્વર ઉપર આપણી શક્તિ ખરી ઈશ્વર નું કરેલું નાશ કરવાની આપણી શક્તિ ખરી અને રાગ દ ભાવ ને મમત્વ ભાવ એ તો આપડે કાણો વાણો અહમવાણો એટલે કપરું થઈ જાય માટે શ્રી કૃષ્ણ ભગવાન તો નિર્ગુણ છે તથા ભગવાન પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે જન્મ કર્મ જમે દિવ્ય મેળો મેક્તિ કોણ કહ્યું જન્મ બાળક આપણી બેઠી નથી જન્મું એમ કોણ માનવ થવું દેખે છે ને ઉછેરે એમાંથી મોટા થાય કોણ સમજે ત્યાં ત્યાં જો ભગવાને સંકલ્પ કર્યો હોય તો કંસ ને મારે દેખાય એમાં તો કેટલાક ની સેવા લઈ લે છે અને અસુરો બહુ આજે ભગવાન લીલાઓ તો અગાધ ભાવ માં પડી છે ભોગ દર્શન આપણે કરીએ ભાવ દર્શન કોઈ કરતું નથી ઠાકોરજી ને અનખોટ કરીએ એટલે ભક્તિ ભાવ દર્શન આવે તો ભક્તિ થાય પણ તમે ભોગ દર્શન પછી તમે ગમે એટલું ધરો તમે નિર્ગુણ નો માયુ કદરો દર્શન બદલવું જોઈએ ભોગ દર્શન મટી અને ભાવ દર્શન લાગવું જોઈએ ભગવાન અર્જુન ને કે છે મારા જન્મ કર્મ જન્મ શબ્દ આવે ને જન્મ શબ્દ આવ્યો ત્યાં સંસારમાં જે જન્મે છે એ દેખાય જવા દઈ આવે એ આવ નથી પછી એનો થાય નિષેધ કરવા માટે વસ્તુ તો દર્શન કરવું નહીં આપડે એ નહીં જવાનું શા શંગાર રસ ની વાર્તા મટી ગયા હાથ માં મટી ગયા આ બધા શાસ્ત્રો દેખવા દે શ રાજા ના શરીરમાં પ્રવેશ આ બીજો કોક છે આપણા હૃદય માં બંધ બે હું જોઈ ને બુશાળી એને ગણી વિષય પછી આ શંકર વસ્તુશી છે ભોગ દર્શન નું રાણી પણ બુદ્ધિવાળી આટલો અમારી સાથે નો વ્યવહાર આવું નતું પ્રવેશ સાથે વિહાર કરે એને જયારે સંતાના થાય ભક્ત વિચાર કરે આવા એક પુરુષોત્તમ ભગવાન છોકરા ઉત્પન્ન કરવા માટે આવ્યા છે આમ છે આપડે ગણાય પેલા ભગત થઈ ગયા મંદિરે દર્શને જતા ઓલાઈ ગયા મરી ગયા બધા જુદા ઉદાહરણ ન અરે દેખા છે ઘણા અજ્ઞાન પરમેશ્વર ભા ની પ્રતિ ચતુર્ભોજ રૂપ દેખાયું ત્યાં દુનિયા મટાડવા વિશ્વરૂપ દેખાયું ઇતિ રૂપ ને ભેટે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાન ની ઉપાસના ભેદ કહેવા તે તો યોગ્ય છે ભગવાન વ્રત ને વિશે બાર મુકુંડ રાધા કૃષ્ણ સાથે બ્રાહ્મણ ને જીત્યા બન્યા તથા કુપજા સંગાથે વિહાર કર્યો તથા હસ્તીના તથા દ્વારિકા द्वारापुरी इत्यादि भगवानी श्री कृष्ण भगवान स्वरूप उपासना भेद न करवा વચન દ્રોહી ગુરુ દ્રોહી છે ભગવાને જુદા જુદા સ્વરૂપે દર્શન આપ્યા અને એમાં પોતાના જુદા ભાવો દેખાડ્યા એને અંગે કરી ને ઉપાસના છે તો એમાં વાંધો નહીં પણ ભગવાને જુદા ચરિત્રો કર્યા હોય ઉપાસના નો ભેદ ના જાણવો કે આ અગિયાર વર્ષો સુધી ભગવાન આવા છે ને પછી આવી રીતના છે કેવી રીતે ભેદ કરવો એ ઠીક નથી મળી ગયો ઠીંગણા નો તો મળ્યા હું કરતી વાંધો જો એમાં બે ભાગ અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાના જન્મ સમય માં વસુદેવ દેવકી ને પરમેશ્વર અને અક્રો ને શેષશાહી રૂપ દેખાયું તથા અર્જુન ને વિશ્વ રૂપ દેખાયું ઇત્યાદિ રૂપ ને ભેદે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાન ની ઉપાસના ભેદ કહેવા તે યોગ્ય છે અનેક પ્રકાર ના ઉપાસ કોઈ ચતુર્ભુજ ની ઉપાસના કરે છે કેટલું અવાદ જ્ઞાન વચનામૃત માં પડ્યું છે એનું આપડે ખપ ખરો બીજું મેળવવાનો ખતરો છોડીને બીજા ધન નો સંગ્રહ બરાબર ને શું કહી લોટા ને અડદ હોવાનું થઈ જાય એને ખબર પડી કે પારસ છે સોના મોર ના ઢગલા પોટલા એની હોય એમાં જો ઓલા ચોર લોકો છે આપડી પાસે રહી ગયું રહી ગયું ગયું અને ઓલું બધું લઈ જાય અને પારસ એક રહી જાય એ શીખવા દેવું રાત્રિ થી વાંચીએ સાંભળીએ કરીએ પણ પારસો વાંધો નહીં કેટલા ન જવા દેવા આપડે જાણીએ સમજાવી પણ આપડું પતી અને આવડા ને હજી કઈ વાજીકળી જાય વગાડી વગાડી હવે તમારે જેમ ગણવું ગણો નથી જા ને રૂપ માં ચતુર્ભુજ સહત ભુજ કે ભેગા કરી ને એવું ને હું રાધિકા પતિ છે વિચાર કરાપતિ તરીકે થાય પાછા પતિ તરીકે લક્ષ્મીપતિ તરીકે થાય ચરિત્ર ચરિત્ર ભાગ ત્યાગ આવે એક ન આવે સાથી ભાગ ત્યાગ રાધા અને લક્ષ્મી એ કોઈ નારી નથી પણ આપણી આંખ નારીને દેખે છે અને નારી મળ્યુંનુયો ની કલ્પના કરે છે ભગવાણી એ શ્રી કૃષ્ણ ભગવાન વિશે ભગવાન વ્રજને વિશે બાળ મુકું કહેવાયા ગોરલી મનોહર કહેવાયા રાધા કૃષ્ણ કહેવાયા તથા વાસડા ચાયા द्वारापुरी रुक्मी आदि अष्टियों तथा सो हजार परिणाम तथा हसीनापुर ની સ્વરૂપ ને વિશે ઉપાસના ભેદ ના કરવા અને જે કરશે તે વચન દ્રોહી ને ગુરુદ્રોહી છે રાત્યા અનેક પ્રકારના છે એ આચરણ પ્રમાણે તે શ્રી કૃષ્ણ ભગવાન ના ભક્ત ને આચરણ ના કરવું કર્યો અને એ શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ ગીતા વાઘુદેવ મહાત્મા જે સાધુ લક્ષણ કયા છે તથા પણ એ શ્રી કૃષ્ણ ભગવાન આચરણ પ્રમાણે આચરણ ના કરવું શું એને ભોવાડિયા નું ઉત્સિષ્ટ ખાધું આપડે તેનું તેનું આટલું ન ખવાય ભગવાન કેમ ખાધું એમ કોઈ બરાબર અને જે કરશે તે વિમુખ છે ઉપદેશ હું તે મારા દેહ ના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું અને અમારા સંપ્રદાય વિશે જેમ જેના ધર્મ કયા છે તે જે અમારા વચન પ્રમાણે તમારે સર્વે ને રહેવું પણ અમારા આચરણ પ્રમાણે બીજા આગળ એમ જ વાર્તા કરજો એમ કહીને શ્રીજી મહારાજ ભોજન કરવા બધા એવી રીતની વાર્તા ને સાંભળી ને સર્વે સાધુઓને સત્સંગી એમ સમજતા આવાજે પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન આ ભક્તિ ધર્મ ના પુત્ર શ્રીજી મહારાજ છે પણ એ ગુરુ પણ એમૃતમ એવી રીતે વરતાલ નું આધાર વચના મૃતમ થાય બધી વસ્તુ અભ્યાસ કરવો છે અમારે માનેલું ભૂલી જાય કેવું કેવો શીખ્યા પદ્ધતિ માં લખેલો ભાઈ અને ભૂલી જાય તો બ્રહ્મ હત્યા નું પાપ લાગે બ્રહ્મ હત્યા કરવા દેવું પડે આવડાય નાના નાના બધા ભોગ્યા હતા કઈ નતું બોરું બોરતા સાંભળ સાંભળે એમાં રહી જાય રહી જાય એટલે એટલા મન એના કાબુમાં આજે તમારા પુસ્તકો મનમાં ન થયા સ્વામી નારાબર એમ તો જ્ઞાન છું ને તકલીફ કરતો અખંડ જાગૃતિ નથી કટોરી અને ઘડિયાળ ને સુશી તમે દેખાય છે છે ઘટ ઘટ ઘટી જી હતી જીવન ને મંગળવાનું તમે કઈક યાદ હોય તો વાંચવા ના ને ગયા